આ જગત જન્મ્યા ત્યાંથી મરણ સુધી ફરજીયાત છે અને મોડા થાવશે તો એ છે દવા લાવો છો તે ફરજિયાત છે દવાથી મળે છે તે ફરજીયાત નથી મળતું તો એ છે જે હકીકત બનીએ છીએ બધું ફરજીયાત છે ફરજીયાત છે એટલે શું કે આ જેટલો પાંચ ઇન્ડિયોથી અનુભવમાં આવે છે એ બધું છે ત્યાં પ્રાયબ છે છે અને પુરુષાર્થના અંદર થઈ રહ્યો છે માણસને ખબર નથી પુરુષાર્થ યોજના રૂપે છે કેવું છે પુરુષાર્થ યોજના રૂપે જેમાં એ યોજના થઈ હોય ને આપણે ગવર્મેન્ટને યોજના ઘડી હોય તે યોજના ઘડી હોય તે પછી ખાતરી થાય કે આ પ્રમાણે હવા વખત પૂછવા આવશે તો તમને સમાધાન થશે કારણ કે ભેદ એનો આણવો હોય તો સવાલ આટલો જ ભેદ વસ્તુ બધું સમજાય કે આ જે જે કઈ કરવામાં આવે છે ફરજીયાત છે ફરજિયાત હંમેશા ફરજિયાત વસ્તુમાં બુમરેડો પાડવાનો હોય કોઈ પણ વસ્તુ ફરજીયાત છોકરાને મોટા કરવાનું ફરજીયાત પીઓ આપી ફરજીયાત છે ના હોય દેવું કરીને આપતી ફરજીયાત છે પણ છોકરાઓને કઈ બતાવવું કે મેં દેવું કરીને પૈસા આપું છું આમ કેમ ફરજીયાત માં મોહનભાઈ હવે ખરેખર આપ મોહનભાઈ છો ખબર એટલે મારું કેવાનું કે આ મોહનભાઈ તો તમારું ખોટું નથી મોહનભાઈ ઇજ કરેક્ટ દુનિયાનું સાધન છે એટલે આ તો આરોપીત ભાવ કર્યો તમે ખરેખર કરેક્ટ માની ગયા ને એ તમારો આરોપીત ભાવ છે એટલે આરોપ બહુ ગણાય અને તમારું રિયલ વસ્તુમાં તમને મોહનભાઈ ઇઝ કરેક્ટ બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ બાય રિયલ વ્યૂ પોઈન્ટ જો તમારે ઓળખાણ પડે તમારું જાતનું શું થઈ ગયું કામ આ પઝલ સોલ્વ થઈ જાય બાય રિલેટિવ વ્યૂ હી ઇઝ મોહનભાઈ બાય રિલેટિવ વ્યૂ હી ઇઝ ફાધર ઓફ હિઝ સન શું આપડે કોણ છીએ કરાઈ ના આપે કારણ કે ભેદ તોડવાનો છે પણ એ જ્ઞાનીઓ કામ લાગે નહી પોતાનું સેલ્ફ નું રિયલ ન થાય પોતાનું સેલ્ફ નું વિકલ્પ વસ્તુ છે क्या विकल्प विकल्प है नही जगत आखी क्या समझाटिकल ज्ञाटी मनस प्रेक्टिकल સામાન્ય આ જે બધા ધર્મો છે ને એ બધા રિલેટી ધર્મો છે કેવા છે રિલેટિવ ટેમ્પર આ બધું જ આંખે દેખાય ને એમાં ભાને સંભળાય છે બધું રિલેટિવ ટેમ્પરરી એડજસ્ટમેન્ટ છે ખાલી અને આ વસ્તુ તો એનાથી જગતને સમજી નહીં શકે એટલે મને ભેગો થાય છે ને તે પછી અમજણવાળો હોય ના તેને આપી દેજો કારણ કે મને ભેગો થયો એટલું કારણ શું કારણ કે અહીં જાહેરાત નથી અહીં કે તમે આવો કે જાઓ એવું અહીંયા આગળ હોય નહીં એની મેરે સંયોગ ભેગો થઈ જાય એટલે અમે સેલ્ફ રિયલાઇઝ કરી આપીએ અને પછી એને ફોડ પડી જ નહીં પધર ના થાય નહી જાય સમાધી સમાધિ મોહનભાઈ થયું થઈ ધણી થયું આનો મામા થયું આનો કાકો થયો બધે થાય જ્ઞાન ને તો સમજે ને બીજી બધું ચલાવી રહ્યા જ્ઞાન ખોટું ક્યાં નથી ચલાવી રહીશો સમયું છે એવું જાણ્યું નથી તમને અહીંયા આવવાનો અધિકાર છે હું તમને એક કલાક આપી દઈશ પણ બીજા સામાન્ય માણસ ને તો મોટે ગમે પોતે સામાન્ય માણસ એમની એમની જાતે સામાન્ય માણસે માને છે કે અમે કેવી રીતે કરી જગત આખું સામાન્ય છે કોઈ જાતે કે લાગે કોઈ જાત ને ડર ના લાગે કોઈ ચિંતા નહીં પોતે જ જાણે હું માલિક જ એવું લાગે કરે વલ માલિક છું એવું લાગ્યા કરે એવું ક્યારે લાગે दुनिया छोक रही छोरा ने छोड़ी त्यागीव दुख आप એ વસ્તુ ગપુ નથી એનો ટાઈમ સ્પેસ બધું નક્કી થયેલું હોય એવી જગ્યાએ તમારે ભેગું થવું પડે પણ એક જ દરે આવો ને કામ થઈ જાય પણ એ કામ થયેલું કામ નહીં પછી થોડું થોડું પાણી છાંટવું પડે મહિનામાં મહિનામાં બે વખતે પાણી છાંટવું પડે બે વખતે કારણ કે પછી તો તમને ઘરમાં સંસ્કાર સારા થાય છોકરા સંસ્કાર સારા થાય હંમેશા જ્યાં ક્લેશ છે તો સંસ્કાર ત્યાં આગળ ભગવાન નથી એક દાડો જો ક્લેશ ઘરમાં થતો હોય તો ભગવાન નથી અને પેલો જો ક્લેશ ઉત્પન્ન ના થાય ને સમાધિ ને बुद्धिगम्य से अमु दुख ने बुद्धि का बीजा नवा दुख बुद्धिगम्य हमेशा दुखनी रहित મારું એમ કેવું છે ઇમોશનલ ગુણો હતા એ ઉડી ગયા બધા હું એમ કઉ અત્યારે એક માણસ હોય ક્લાસ હોય ના નહીં ક્લિયર હોય કે સારો હોય ખોટો હોય આ બધું જે છે ને ભ્ર આ બધી ભ્રમણા છે શું છે સારો છે તે ભ્રમણા છે ને ખોટો છે તે ભ્રમણા છે તમે હોય ને પણ જગતમાં એવું ના કહેવાય જગતમાં એવું કહેતો દુર લોકોનો દુરુપયોગ કરે અને ભગવાનની ભાષામાં આ ભ્રમણા છે શું કહેવું લોક ભાષા છે ને ભગવાન ભાષા બે ભાષાઓ ભગવાનની ભાષામાં બધી ભ્રમણા છે આમાં કશું સર્વૈ કશું નથી ને ભગવાનની ભાષા કોઈ મળતું નથી મૂળ વસ્તુ તેની તે રે છે અવસ્થા નો નાશ થાય છે એ ભાષા બરાબર પણ ભગવાન ભાષા સામાન્ય માણસ ક્યાં સમજી શકે ના શું સામાન્ય માણસ ને કામનું જ નથી સામાન્ય માણસ અહીંયા બધું કયા કરવાનું પરિણામ અભણ ભેગા થઈ જાય છે અને મોટા પીએસડી માણસો બધા ભેગા થાય મને ઘણા ખરા તો આ પીએસડી ને તે મતી પસતી નથી કારણ કે મગજ માં રહેવું પડતો એમાં મતી પડશે નહીં પણ તું સમજી શકું સારો વિચારશીલ થયેલો વિચારશીલ સમજાય નહીં એટલે વાત સમજવાની છે નથી આમાં શા સમજણ હોય એવું છે ન છોકરાને સમજ્યા ચાલી જાય કારણ કે આ તો ભગવાનની કૃપા ઉતારવાની છે સેલ્ફ રિયલાઈઝ કરવાનું છે અને પછી તમારે નિરંતર ભૂલાય નહીં તમે એક શણવાર તમે ભૂલો નહીં ભગવાનનો સાક્ષાત્કાર જાય નહીં ઘણી એક શણવાર બુધાય આ તો બહુ ખરો વિજ્ઞાન ઊભું થાય છે બધું નિમિત્ત માત્ર શું આ વિજ્ઞાન કોઈ છે આ વિજ્ઞાન દેહ લઈ રહેતો બધું સ્વતંત્ર થઈ ગયો આ તો આ તો કાયમ છે તમે તો નિરંકારી માણસ છો બધું છો થવાનું કારણ એટલે ભાષામાં બોલે દાદા બોકું લઈ લીધું શું કહે છે કામ જ નહીં આ તો આ એમ પટેલ જે હિસાબ છે એ આયા જ કરવાનો એમ પટેલ જે હિસાબ છે તે આયા કરવાનો હું પોતે એમ પટેલ નથી આ જે બોલે છે તે એમ પટેલ નથી આ બોલે છે તેનો ટેપ રેકર્ડ છે ખાલી ઓરિજિનલ ટેપ રેકર્ડ આજે તારી બોલે છે એ તો ઓરિજિનલ આપણે જોયું નથી લેશેનો અર્થ એટલો કે એ આ બાવા બાવળી બધા હોય છે ને બધા સાધુ સં્યાસીઓ એ સુખાયા તરા માણસ હોય છે પણ કોઈ કોઈનું લઈ શકે એમ તો ભગવાને નહીં લઈ શકે આ તને સમજો ને પણ પેલાના આશીર્વાદ આપે એવો કે એનો એ શબ્દો ફળે તને સમજો ને એના શબ્દો છાતા પડે ચોખ્ખો હૃદયનો માણસ હોય ને તે જ્ઞાની હોય ના હોય તો એ પણ સાતું પડી જાય એમ ના હોય તો સાચું પડે જાય હૃદય ચોખ્ખું જ રહે પ્યારી ચોપ છો તમે કાંઈ ગામના રહીશ પણ નથી અને જયારે પોતાના સ્વરૂપ માં અહંકાર એટલે શું પોતાના સ્વરૂપ થી બહાર બીજા રૂપે કલ્પિત રૂપે રહેવું અત્યારે મોહનભાઈ રહ્યા છો એ અહંકાર અને હું હું હું આ શુદ્ધાર્થ પાસે કંઈક ભાન થવું જોઈએ શબ્દનું નહીં કામ ચાલે ભાન હોવું જોઈએ તો આ તો બધું પઝલ છે ફોરેનના સાયન્ટિસ્ટો પૂછે મને કે અમે એક અબજ માણસો ભગવાનને ક્રિએટિવ માનીએ છીએ અમારે ક્રાઇસ્ટ લખ્યું છે અને આપ આવું કેમ બોલો છો હું એવું નથી બોલતો કું બીજો બીજો શબ્દ બોલું કહ્યું ગોડ ઇઝ ક્રિએટે ઇઝ કરેક્ટ by ક્રિશ્ચિયન્સ વ્યૂ પોઈન્ટ નોટ બાય ફેક્ટ શું કહ્યું બાય ક્રિશ્ચન્સ વ્યૂ પોઈન્ટ નોટ બાય ફેક્ટ આ કે ફેક્ટ શું છે ત્યારે મારે કહ્યું પછી ઓનલી સાયન્ટિફિક સરકમ એવિડન્સ છે ભગવાને કશું આ બનાવ્યું નથી અમાં હાથ ધાર્યો નથી બોડીઝ ની એવરી ક્રિએટર વેધર વિઝિબલ હોર ઇનવિઝિબલ ક્રિએટરની અંદર જ તમારી મારી વચ્ચે ઘણા ક્રિએટર છે એની અંદર પોતે ભગવાન ભગવાન ઉપર